પૂજ એક પૂદા છે પુદા પૂજા દીવા પણ મરી જાય આપડે કઈ બધા પુદા ઇન્દ્રિયો માં મસ્ત મોક્ષ ચૂકું હોય મને ખબર નથી મોક્ષ એટલે એક્ઝેક્ટલી શું છે એ જોતું હોય તો તમારે અહંકાર છોડવાનો છોડવું પોતે બંધેલું હોય પોતે બંધેલું આમ જુએ ખરો પણ શીર છૂટે બંધેલા હોય એમને પૂછે કે અરે ભાઈ તું મને છોડિયા ને હું જ બંધાયેલો છું ભાઈ રસ્તા માં જતો આવતો હોય કોઈ છૂટો હોય તેને કઈ એકાદ તોડિયા આપેલા વિચાર બધા જ બંધનો દાદા કે કે દાદાજીથી બંધન રાઈ એનું એમના પાસે આવી છે પછી હું જ્ઞાન ને પછી કેટલા વખતે પછી એટલે કેઓ દાદા પાસે જ્ઞાન લીધા પછી આ બધા જ બંધનો છૂટી જાય એનો એના માટે કેટલો ટાઈમ લાગશે છૂટે જો તને વેલો મારું વેલો મરવાનું હોય તો જલ્દી કરવું આને જો મરવું મરવાનું તો ધીમે ધીમે આસ્તે થરા દે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 ઉતાવળત માં કરવાની આપતા રહી ઉતાવળ કરવાનું ભૌતિક માં આમાં અધ્યાત્મ ઉતાવળી ના હોય ને આપતે ના હોય You okay. make a in, in this, this I mean, is very, very, very. So you have to be આપણને જોઈએ આમાં આના માટે સ્પેશન્સ જોઈએ ધીરજ જોઈએ ધીરજ ધીરજ કોઈ જરૂર નહી તું બધે મુક્ત થઈ ગયું પછી રહી શું થઈ मिना थी तू मुक्त मीनाई गई तो मीना जुदी तू जुदा पी तारे शूद ज्यादा मीना निकाल करव मीना ने अपने अपने भूल थी मीना उड़ो लाई ना मीना शू कह मैं उच्छा नहीं ते मो तो मैं मन मेवी हैोख्खा कई ना मैंने આપડે ચોખ્ખું કરતા વધુ નિકાલ કરવાનો મીના પૂછે છે કેટલા વખતે નિકાલ આવશે Let it hey, come, my okay, son. Let it come, my son. Patar wag pedo so, hoi, yeah, so tene uttavar mani. Oh, that was 76 years old. <laughs> oh, <Belgian world> yes, I don't have that much. Jo, <laughs> so, <eted up> I <noises> have a uh, uh, beautiful question. Um, because, um, how should I say it? Uh, he said something. Uh,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 So Amas, Amas. Amas too, Amji? No moon. No. No moon and no moon. No moon and no moon. No moon and no moon. No moon and no moon. Many last years ago, what did she say? You had dark moon. No moon. No moon. No moon. There was no moon. The night, particular night was no moon. You had darkness no moon, no. all the time. You uh -huh. had no moon. moon. There's uh -huh. so many dark birds. અજવાળું જોયું જ નથી મૂન જોયો નથી અમે આ જ્ઞાન આપીયે એટલે મૂન પ્રગટ થાય પૂનમ થાય પૂનમ થઇ જાય એટલે કમ્પ્લીટ થઈ ગયું that you, ask, How soon you can achieve such and Full full full full full moon, Aad hai. Hmm. Aad ni hai hmm. moon. moon Te bilkul day. moon, he says that I am મૂન day. so one one day you have to spend with him and that swami after this birth oh and that one ha, uh, one uh, Mata. one ma oh that that's right that's not you can get your yeah to the indian days. government but full government satantra full independent not in not dependent to mm. independent i no, will answer your that question that he was asking that some said pradijoy ta gaye mare mare 14 avatar nahi joita jo the ek us on this court you will have one this only and next prasad prasad you go right is coming no, no no no ego cut karwane prasad બાર કોઈ ને માર્યું થાય પ્રસાદ આપ્યો હતો કોર્ટ ઝઘડો કરીને આપણને જેલ માં છે અને આ લોકો હિન્દુસ્તાન રોજ મારી આપવો પડે એમનાથી અને ચેન્જ થઈ જાય હા રફનેસ જતી રે બધી આપો ને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 જ્ઞાન પછી પ્રસાદ હારે કે પ્રસાદ તો ભલે ખાવાનો હોય કામ નો ભીખોભાઈ ને ખબર નથી પશુદ નહી ખબર નઈ ગુલાબે છે જ્ઞાન ની બધા જોઈએ છે તમે આપી દો એમ કે જયંતિ હા એ વાર નહી જોતા હોય તેને કાલે પાંચ વાગે મળશે વાર જોતા હશે નહીં ખોટું નથી સમજ કઈ બીજી વાર જોયે તેને આ વાર જોઈ બહુ સારી સમજ જોયેલી નહી જોયેલી બહુ જોયેલી કે સ્વામિનારાયણ એ લોકો સ્ત્રીઓનું મોઢું ના જુએ પડદો રાખે અને એ લોકો એવું કે સ્ત્રીઓ ના અવતાર ના થાય તો કે એ બધું શું છે સાચું છે એમને ત્યાં ની સ્ત્રીઓ આપડે એમના ડિપાર્ટમેન્ટ નું એમના ડિપાર્ટમેન્ટ ની વાત કરશે આપડા ડિપાર્ટમેન્ટ આપડા ડિપાર્ટમેન્ટ બધા ઉધાર થાય स्त्री थे जरा मोहट वजू के स्त्री थी जाए पुरुष मोहटी थी जाएंकार क्रोध वज पुरुष थी जाए What is that? What is that? What is that? I'm going to go to bed. I'm going to go to bed. What is that? What is that? My brother asked me to put the bed in bed. I'll put the bed in bed. Dumb? Dumb. What is that? આ સ્ત્રીઓ બધી કપટી હોય બધા માં કઈ નો કઈ કપાટ હોય તારે સ્ત્રી થાય પણ દંભ કોક નામ હોય દંભ તો શું પોતે દુઃખી હોય તો મોટી દેખાવા હાર ભૂલી ગઈ સુખી છે તોય હારી બરોબર સારી નીચે દંભ સમજાયું ને દં ખોટો દમ કરે સાઈ નહી જોયેલા તમે જોયેલા નહીં દંભ અને કપ ઓછું હોય અને આપડા પુરુષ થાય કે સ્ત્રી થાવ આ બોતેર હજાર બાળ છે એટલે તમે તેને ભડકવા જેવું નહિ બે ઝીડી વાત સમજવી પડશે ને જાડી ક્યાં સુધી ચાલશે બધી ઝીણી વાત સમજવી પડે ને હા ચીણી વાતો હોબ્ર ના હોય ને જ બઉ પ્રયત્ન કરું છું ચુકી જાય છે વારે વારે મિલિયમ જતો હોય ને અને મેરી જતી હોય તો આનો કરતા કરતા જતો હોય ને એના આટલા કેવા છે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 અરે હું મકાન મારે ઓફિસ માં પૈસા કરવાની ઈચ્છા થાય લોભ એ વિષય તો જે કરે છે ને સ્ત્રી વિષય એ તો આખો દાવો પેલો અકળેલો છે એટલે અકડાયેલો વિષય શોખ નથી એને પણ અકડવાની શોખ તો અમને હોય જે આખો દવા પછી કરે ને એને હોય આખો આત્મા પડી રહેલો નીકળે નહી લે લે લે લે લે લે લે લોકમાન અહંકાર માં લોકમાન અહંકાર બીજે કઈ નઈ આખો દવે એમાં આપડાથી કે છોકરો આપી દઉં ત્યાં कसाय आत्मा कसाय आत्मा ये कह कत्मा दुख पमीज रहे विषय आत्मा वाले जरा पर धार पर मत सार चोड़ी हो कपाय लाई भरे बे हाथे चाला केव मै मत तो दाखे जो जीभे कपाये ये कस एम विषय आत्मा બે માં કચ્છ ના રે અને આપણા એની જરા મૂળ પૂરત થયો મૂળ થાય ને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 બીજામાં ઊંઘે આમાં જાગતો હોય બધો શું કહ્યું હોય ડૂબેલો ડોલર માં જ્યાં જોડે લઈ જાય વાઘેલા બેમાં ના હોય તો નિધિ સ્વરૂપ માં વધારે ના થાય દુરુપયોગ ના કરે પૈસા નો એક પૈસા નો સતુ દેરા સર ખાતે જેટલા જાય એટલા માટે જેટલા જાય એટલા પણ આને માટે આ સાથે એ વાળો ના લઈ લે સ્ટોર વાળો એ લો છે બે બુટ ના ચંપલ ને ચડાવશો એ તો કઈ સુધી સ્ટોર વાળા લાગે ગજામાં ડલો હે તમથી પછી વાળા લાગે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 આવતો બધું ડ્રાફ મોકલવાનું શું તક ના પણ થશે પણ હું કારણ કરીશું પણ પેશું તાર હોય પેલું ચાર ના ભાઈ ચાલ્યા ડોલર બેંક ભૂલી હતી છોકરા આપી હોય આપવાનું પછી વધારે આપશે દારૂ પી છે હવે ચડાવ વધારે આપજો તો આપડે બાપે જેટલું આપીએ ને ભણાવો કરવો બસ એ આપડી બીજી ફરજ ના હોય આપણે બાપે જેટલું આપ્યું નોકરી દસ લાખ ડોલર હોય તો છોકરા કર્યું તો પછી તમારું કર્યા કરો અમે અમારું કરી લઈશું કે છે તો અમારું છે સાચા છોકાય નથી સાચો નથી ઋણ છે! એનું જેલું મારતું એલું આપી દે ને છોડા બઉ હાય હાય છો કે બઉ ડબાય થયો નથી કોણ એના જોડે કોઈ છોકરો ગયો આઈસ્ક્રીમ ખાય છે બધા પાકા છે આ કેમ જતા નથી જાણે કલાક જો ચઢકા રીયલ ને તો ત્રીસો નો છોકરા એને ચડકાઈએ નાલા તો પછી છોકરો શું કે મિલકત ના આપો તમારા બાપ ની તમે લઈ દાવો ભાઈ લે છોકરો કલાક ખગરાઈએ ને રૂપિયો ના ભાઈ છોકરો તમે બાપ કઈ મૂર્તિ ફોટો પૂજ્યા તું ને મારે છે એટલે બઉ હાયા છોકરા ને કેવું તો બઉ સારો મારી રીતે જીવનકાર કે સાચી દબાઈ બઉ દબાઈ ને બસુ બધી દે આ તો હા સૂચના એટલું આમ કે આ ચોકરો ક્યાં ન બે ત્રણ મહિના આવીને શું તો બાકી અને પછી કલાક ખગડાઈ જોયે એટલે જાણીએ કે હા હવે બરોબર થાય એવો થઈ ગયો એટલે કલાક ખગડાય જોવા તુપિયા પેલા ખગડાવતા કલદાર રૂપિયો ખોલે અરે લક્ષ્મી ને સુગા ખગડાવું છું લક્ષ્મી સમસંગ બાપ ને બારી પછી કબીર કે ચાલ ગયા તો નામી રાખીશકો પૂછું બાત મા પિતા શું તો બાંધો અમની જોડે મેં હંગાત કર્યો કે હંગાત કરે દાદા ને ફોલો જોડે જો કઈ ગમ જવાય પોતાના ગામ લઈ જાય કોઈ પણ પ્રકારની પર નથી કોઈ પણ કોઈ પણ પ્રકાર નું જ્ઞાન સારું રહ્યું બે ત્રેડ માં જરા કાપી છે બહુ વખત થાય ને દર્શન થયા વિજય થાય ને તો દોડીને આયા તમે કોઈ કહ્યું દાદા ના માલ નો ચાકી લીધો દાદા દુકાન માં માલ બહુ ભર્યો છે કોઈ ને પૂછી ભર્યો હતો બેંકો એ બધા ઓવરડા બધા છોકરા કશું વધારે ના આપણે દાવોડિયા બનાવીએ આપડે કેટલી બન્યા તો અત્યારે ઓછું છે તો સીધારો છે ઓછાયા મળ્યા એ ડાયા દેખાયા માટે એવી ભૂલ ના કરશો શું કયું તમને ખબર પડી ને એવી ભૂલ થાય જ નઈ આપડો એક સવાલ છે કે સોય ના માંથી ઊંચ જાય પણ ધનવાન નઈ જાય તો ધનવાન નો શું સોય ના માંથી જાય પણ ધનવાન માણસ ના જાય ધનવાન પૈસા વાળો રાતે ઉઠે સપના દેખાય તો સાત લાખ સાત લાખ પચીસ હાજર ખ્યાત કરે હું બૈરી કચામાં પણ જે ધનવાન છે તેમનું શોખ सारा तो <laughs> દેશના આપડા મોક્ષ માં જવા ને પછી મળે નઈ જાય ઘણા કાળ સુધી પછી અત્યારે પુણ્ય ની લહેર કરે સુ તો પછી સુદામા રહેલા સારું સુદામા ની જેમ સુદામા ભાવ એ જ કરવાનો કે દાદા વ્યવહાર શું ચાલે એટલું આપ એવો ભાવ તો કરવાનો મહિને બે હાજર ખર્ચ હોય એટલું આવક કરી પછી બીજું જે છે તે હોય આપડે જવું નહિ પડે જેમ ગાડી માં બેઠેલા ને મુંબઈ થી ગાડી બેઠા એટલે સુરત હમું આવે કે તમારે જવું પડે ચાર નારી આવો ભાઈ ગયા કે ડાક્ટરે ચેક ભાઈ ખાલી કરી કે આ બધું ખ્યાલ રહેવું છે બધું આવ્યા ટાઈમ બધા ખ્યાલ રહેવા ખ્યાલ માં હોય ખ્યાલ માં તો હોય છે પણ ઉદય કર્મ ને આધારે ઘણી વખત કોઈ વખત જાગૃતિ હોવા છતાં બી જવાય છે ઉદય પ્રમાણે એવું લાગે ઉદય કર્મ ને આધારે હા પચાસ બધી એ તો થવાનું ઉદય પ્રમાણે પણ આપડે આ જ્ઞાન આધારે રાખવું વાત ચલાવી માં પણ આ જ્ઞાન હાજર રાખવું છે આ જ્ઞાન હાજર એટલું રેગ્યુલર થઈ જાય હું હિન્દુસ્તાન બધાને કઉ પૈસા એક છોકરો એકનો એક છોકરો મને તો એના ગમતું નથી મેં કોઈ કલાક કલાક ખો તો એક છોકરો હમો થયેલો તેના બાપ ને હઘરાયો અને ભાગ લીધો પછી વકીલ ને શું કહ્યું કે દુશ્મન જ થાય આ દેહ જ દગો આ દેહ બધા સગો ના થાય આટલી બરિયાની કાજી રહી બધી કરી સગો થાય ના દુખી નું ભોગ એટલે હું જમ્પને આપ્યો એટલું બધું બધા દગો છે બધું હા દહેજ દગો થયો એટલે સંસાર આખો દગો છે દગા માં છે તો માણસ આમ સગા ની માફક આવું લોકો નહીં રહેવું મારા ભાદર જેવા કોઈ માણસ ને એવું લાગવું છે એજ ભાવ કરવા જેવો છે વ્યવહાર સુંદર રાખવો એ ભાવ કરવા જેવો છે મિત્ર જાય જે મોટી માણસ હોય જેમ સુધી એવું આપડી ઈચ્છા એવું હોય સંજોગ જ ના આપવા ધર્મ માટે વાપર્યા એ તો આપણું છે આપડે જાતે વાપરી કાતા ખોટા દુરુપયોગ કરીને ગટર નો થયું બાર ચાર ખમીસ જતો બાર ખમીસ પીડાવે તો મૂર્ખ છે ને કોઈને આપડે કહીએ નહી પણ હાભે નીકળે ભાડો છે લોકો હાભે એ વાત છે દેવું લોકો એતો થી આપડે મિલકત ઉપર છે ને ભાવ તો આપડે પાસે મિલકત ઉપર છે ને એને લોન નાખી એને દેવ કઈ ના કે આપડે કયું હોય મજા કરીએ એવું નઈ હા દેવું કરી નાખ્યું આખું ભાણા ની આખું ભણું છોડી દે ચટલી નથી સર no, ચટણી એક નાની એમ થી બાર સાહેબ બીજી બાજુ ને કઈ પેન નથી એટલે આ રોગો માઇનો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 શું બધું ખાઈ જવું કોર્ષ થી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 દાદા તમારા પદો જે છે બધા તે ખુબ ગાવા છે અને તે માટે આશીર્વાદ જરૂર છે પદો જે છે